અઘરી વાત છે આ સમજાવવા માટે ઘણો વિચારો ત્યારે તમે સમજાય છે આ માલકી વાણી છે કેવી છે જેટલી માલકી વાળી વાણી છે ને તે કઈ કઈ પોઝિટિવ થયેલી છે શું થયેલું છે માલકી પણ દોષ બેઠેલો છે આ માલકી વાણી છે એ બધું આપડે આ ગમ આ પેલી વખત લોકોને વિચાર માં નહી આવેલું ને એ તો સમજાય ના સમજાય ઘણો કાલ લે જય મુખ્ય વસ્તુ તો એક છે હા તમારે કઈ કહે તમે નથી બોલતા કે મેં આ કર્યું એમ જેમ મેં કોઈ બોલું છું જેમ ગ્રામા હોય તે દેખ્યા જરમાં યસિંગા ઘરે ફ હવે પૂછ તો હો તમને બહુ રૂકે કણાવે હો તો લક્ષ્મીજી જો સરગા રોજ અને કિચડી ખાના જાત બાદ બાદ તો બદલવો પડે ને એટલે મારા હું તો બ સુધાસ્વાથ હો એના પાક બદલવો પડે પાક એટલે એટલે ગયો ને બગવેરા પાક હે બદલે કોઈ તો એ ભગવાન તમે આવા કદી હું કહેતો હતો તો કહી ત્યાં તો આજ ઘરે આવ્યા તું નવા નવું હતું તમે અનુભવ નથી બોલા પછી તમને ત્રણ જાતું શું કહો બીજી વાતો કરો હવે છે અને જાતે હું જોઈ જ કઉ છું આપડે શું કઉ આત્મા નો ભાવ અને બાર ની પાંચ તત્વો એના તેના વિજ્ઞાન થાય છે જે છે અત્યારે ભગવાન ભેગા થઈ ગયા આ બધા મારા ભગવાન જુદા જુદા બનાવ્યા કેવી રીતે બનાવ્યા શીખશે મેગવાન બનાવ્યો ને ચલો બધું દીભામાં નીકળેલા હોય શું કહ્યું આવા બધા જુદી જુદી કરી શકે તો જોઈ નઈ આ ભગવાન બનાવે જુદી જુદી ચિંતસ બિલકુલ ના થાય એમ શું કે તદ્દન જુદી જ વસ્તુ જગત માં જીવ માત્ર માટે હોય આ સમય તો બધાને હલકો છે હું અત્યારે જોડ્યો છું બધા હલકો બધા જુદું જુદી શું છે એટલે સ્ટેટ ના આધારે આ બધું બોવાડી ગઈ છે એટલે જેટલી સ્ટેટ જેટલા જી એટલી સ્ટેટ એટલા એટલા ઘોડા નહી તો આપડે બોલાવે છે ધરેલું આપણને બધી વાતો માં વાતો વાતો બે જાટલો છે ત્યાં સુધી બધી વાતો રિલેટીવો ને અને રિયલ વાત જ્યાં બિલકુલ ઇકો ત્યાં રિયલ વાત તમને પેલી વખત જોવામાં આવે બુદ્ધિ વગર ને કોઈ માણસ આ વર્લ્ડ માં તમે જોયા હોય તો પેહલી વખત તમને જોવા માં આવે એક બુદ્ધિ નહી અમારામાં તો લાખ માણસ વ્યુ પોઈન્ટ જુદું છે પછી આગળ જાણવાનું ના હોય ના સિયલ માં બુદ્ધિ બાર ની વાત બુદ્ધિ ની વાત જ્યાં સુધી છે ત્યાં સુધી અને ત્યાં સુધી ક્રોધ માલ ના લોકો એની પાસે છે નથી ત્યાં રિયલિઝમ છે શું છે બઉ મંદિરો કે બઉ ગુરુઓના ચરણ પકડા મનની ઈચ્છા અને બઉ ગુરુઓના ચરણ પકડ્યા છે પણ મેચા પૂરી કરો નહી તમને કે એમ નથી તમને નહીં કેતો આ મે માંગણી કરતા નથી આ બધાને હું શું કઉ તમારા જેવા બધા નથી તમારી જે ભાવના છે મારે કઈ જરૂર નથી એવા બધા હોય છે જરૂર નહી કઈ કુક્તિ છે તો મોક્ષ પણ મળે કઈ કઈ મારે દુઃખ મુક્ત થયું સંપૂર્ણ એ પણ થઈ શકે તો લોકો મન ને મન નું કારણ છે એટલે દુઃખ બંધ થઇ જાય આ મન નું કારણ છે એટલે દુઃખ ધંધ થઈ જાય ના એ દુઃખ બંધ દુઃખ ને મોટું માને તો દુઃખ મોટું મન થી જ થાય છે બાકી તને નહી માનો તો દુઃખ નથી એટલે મનશી તમે માની લો તો એ દુઃખ છે મનસી માની ભગવાન ને છોડેલું નહી શું કહું એ તો મનશી માને રહી હોય નહિ એ તો જ્ઞાન થી જાય મનસી માનેલું કે વળે રહી આપડે મનશ્રી માનીએ મનશ્રી માનીએ મારા પચી લાખ મારી દ્રષ્ટિમાં સવાલ છે તમારી આંગળી કપાઈ ગઈ હોય તો તમારું મન ત્યાં ને ત્યાં જયા કરશે પણ કઈ થયું નથી એમ માનો તો કશું નહીં કહેશે જો માની શકે ને કોઈ એવો નથી કે જેના એ લોહી હોય માને. આપડે જઈએ વ્યાખ્યા કરીને કે દુઃખ ની પાછળ ઉપાય નહી વાપરો પણ એ વપરી જાય એ તો હે એ થો નહી બુદ્ધિ અને વપરાશ જાય માણસ ના ભેગા કરીને અટક્યતા ખબર પડશે હા બિજારી હેલ્પ લેવી પડે પોતાની શક્તિ અને પછી મન ને બુદ્ધિ સીધ હાથે વલ ના મનુષ્યો મને એક માન વાળે પૂછ્યું કે ખરેખર વલના મનુષ્યો સ્થિતિ શું છે મનુષ્યો એટલે સી ઓપીઆઈ સ્ટોક છે અને પોતાની સેલ્સ થાય જાય આ સ્ટોક તો છૂટો નહિ પણ પોતાને છૂટો રહી શકે રિયલાઈઝ થાય જાય પોતે કોણ છે મારી અંદુભાઈ ચંદુભાઈ ગાયા કરે છું બાબુ ભાઈ ખર બાદ એટલે આ બેનું નામ છે ઓળખવાનું સાધન છે જયારે દુકાન નું નામ હોય બાબુભાઈ તમે કોણ છો બોરવાળા અત્યારે એક્ઝેક્ટલી વર્તુત ગ્રામેટિકા ખાલી ગાના કરે એટલું એવું કશું દઈએ એન્ડેક્ટ નહીં મતુરી રડે કરે મજૂરી